ખાસ કરી આપણને એક હૃદય ખોડવાનો મન થાય છે કે આપણી ઉજવણી ના પ્રસંગો બધા આવનાર પણ અતિશય ભાવો હોય પણ છેલ્લા ટાઈમે એવું થઈ જાય છે કે કોઈ વ્યવસ્થા સચવાતી નથી બિલકુલ ઘેર વ્યવસ્થા એવી જાય છે કે અમે કોઈ માણસો ને જે બોલાવીએ છીએ કે આવો આ પ્રસંગે આવો આ પ્રસંગે આવો આ પ્રસંગે આવો જોઈને એક માટે પડે જ નથી આ એ એ એક થોમ બહેન જેસી બહેલે છે બહેન જે સબ્જેક્ટની પર બહાર નીકળ ગઈ છે કંદા બહાર નીકળ ગઈ છે સાહેબ દેખાશે ને આ તો દાદા બહુ ઓલો ઉડી વાતતા હવે જાણું છે આ દેને તો દાદા અમાર ટીમ વોટ આ તો સભા સુવા રહે ને ના જ્ઞાન નહી આ જ્ઞાન તમને જોઈને આવે શું કામ છે ના એ તો બહુ જ છે અને જો કલ્યાણ થયું છે એના કે તો કલ્યાણ થયું છે એક પૂજા પૂજા પા જાય તો ઘણા મોટા ફાયદા આ કે જે માણસો ભેગા થયા છે તે પોતાનો નિકાલ કરવા જ ભેગા થયા છે એ માન્યતાથી પટિયેને જ શબ્દસની પડેલી ના હોય આ એક બેઝિક વાત છે તો પ્રતુરને હેતે કાઢકે હેતે પછી આવાજ દે ને પેલામાં તો તેરદી હા બાર નાનો બવાય ભવય થાય બરાતે ગઈ પણ આ ગયા ખોડ છૂટે ખોટ તૂટે નથી પણ એના પ્રમાણમાં લાભ તો આમ છે પ્રભાવિત થાય એ પણ પ્રભાવિત થાય આ વચ્ચે દખલ કરે છે બીજા લોકોને જે પ્રભાવિત થવા જોઈએ આવું થવું જોઈએ એ જો ન થતું હોય તો એ ખોટ કેવાય કે નહી દાદા જે કાર્ય થી પ્રભાવિત થાય એનો અર્થ જ નહો હોય અને દાદા ને જોયા એટલે કામ બાજુ કરવું એટલે ક્યાં કે ના થવું જોઈએ કે આ દાદા નું કામ કરી રહ્યું છે દાદા જાય મારે ના જવું જોઈએ બરાબર ના સરવાઉ કેવું થયું છે કે તલી ગોટિયાની માફક કેવું થઈ ગઈ છે આ તો ગોટિયાની માફક ધણીને એનું બધું ઘર બાર બધું ભૂકીને એકદમ દોડતી દોડતી બની જાય એવું બધું નશા થઈ ગઈ આ બધું આ તે છે નિયમ છે ઓલી બખરેદી બોલે એક લક્ષ્ભા ખાતા હોય એક એક આ ભાત કઢા બધાને તો શું રે ભાત ઉપર આવે બાકી બધી જાપ દેના આના આપડે બહુજન સમાજ કે અમે આ બાબત ની અંદર બહુ જ માઇનોરિટી માં છીએ દ્રષ્ટિએ અને આવી આ ઊંચા પ્રકારની વાત જે છે તે મન ખેતી ભાવ થાય કે આ બધા અમારા પોતાના માણસો જે આવીને જુએ આ તો બધું કરે પછી આ બધું જોયા પછી અમને જે ત્યાં ગાડી અંતર તપનું જે કારણ આપે છે મેં કે છે પણ આવી હાથમાં મૂકવો પડે ખરું પણ પછી જયારે આવા પ્રસંગો જયારે યોજાય છે અને એ પ્રસંગો કઈ દે ત્યારે તમે આવો જમવા કદાચ ના થાય એનોર આપણે પ્લાનિંગ કેવું ન કરું એવસ્તા માટે પ્લાનિંગ ન કરવી જોઈએ એડવાન્સમાં પહેલા આપણે આ પ્રસંગ થાય એના પહેલા આપણે પ્લાનિંગ કે સિસ્ટમેટિક ગોઠવણ ન થાય નહી કરે કોઈ વાત છે પ્લાનિંગ કરે જ ન હોજે પ્લાનિંગ કરેવાનું નહી પ્લાનિંગ કરીએ ત્યારે વાંધો નહી પ્લાનિંગ કરીએ ત્યારે વાંધો નહી એટલે આ એટલ માલિક કરે બીજું ન કરે ને અને જે પણ મહાત્મા જે માણસો આવે તેને તમારે અહિયાં આ પ્રમાણે કરવા આ બધી વ્યવસ્થા મને સ્થાપેલી હોય છે પણ હું દાદા ને છું ને કે વ્યવસ્થા ને વ્યવસ્થા સ્થાપી દે ને હું તો ટોળા માં જઉં છું દાદા સાથે વાદા વાળા વાળા એટલે લોકો મને કેન્સ થયેલા નથી એડવાન્સ હજુ થવા ના લોક કલ્યાણ ની અમારા લોક કલ્યાણ ની પ્રવૃત્તિ ને પછી વેગ માણે કે પછી ત્યાં આગળ અમારે બીજો કઈક વિચાર કરવો પડે ભાવના છે લોક કલ્યાણ ક્રિયા લોક કલ્યાણ ભાવના બીજી ક્રિયા કરીએ તો વ્યવસ્થા છે એ વસ્તુ નો વિચાર ના કરી શકો ના કરવો જોઈએ પછી લાઈન છે કે આપણા પ્રસંગની અંદર જે બધા આવીને બેસે છે અને પછી એ જે આપણને સાંભળે છે તે વખતે જે બધાનો ઉલ્લાસ હોય છે દાદા ભગવાન અસિમ જગ્યાકારો બોલે છે એ જોઈને ભલ ભલા માણસો આવીને બધા ચકિત થઈ ગયા પેલા જે છે ને ત્યાં મુશ્કેલી પડી જાય કહી દેવું છે કે માલ આવો છે સાધા અડચણા આવે તો મને કેસ સા અડચણા શંકરસ્થાન છે